મને કાવે છે ભગવાને કહ્યું ગતમ થઈ જશે સાઈઠ સાત એટલે ઘટ નીકળ્યો નવો સાઈ ભેગા થયા બે ભી ગત ના નીકળે સાઈઠ ભેગા થઈને તકુડી એટલે ગત નવો ડુંગર ગત કરત જત ને ગત છે ભગવાન નો વિતર માર્ગ જ છે એ માર્ગ જ આપણે પૂછી નાખ્યો ઘટમાં ગતમત ની કલ્પના કરી નામ કાઢવા આવ્યું બાદ બરકાતું મૂળ પુરુષો કાઢ્યા નામ કાઢવા આવ મારા દાદા પણ હોય મારી મારી વાતો હરકત થતી નથી વાત કરી નાખું તમને આરું લગાડવાની વાત આવડે તમે કહો બોલ ના સાદી થઈને બેઠા છો ભાવનાથી મારે ત્યાગ કરવું છે ભાવનાથી મારે મોક્ષ જવું છે પણ માર્ગ ના મળે એમાં તમારો દોસ્ત છે માર્ગ મળી જાય તો નિરળો આવી જાય સંયમ ના મારે હું પોતે આપવા તું શું શીખવાયું સંસારી થી કોઈ જુદો હોય શકે ખરો ભગવાન બે પ્રકાર ના ગયા ત્યાગી હોય છે સંસારી શું કયું સંધાસ જતા હોય બધા સંસારી એ પછી ત્યાગી હો કે કપડા પહેર્યું હોય ગમે તે હોય પણ સંસારી કહેવાય ત્યાંથી ત્યાગ અમે એમ લાગ્યું આ રસ્તો ઘટન છે મારે કરતા આ તારે રસ્તે આપડે જઈએ તો સારું જેટલી ઉપાધિ ઓછી આપણે જલ્દી જઈ શકીએ ઉપાધિ રોરી કદો ત્યા ના કેવાય આપડે સંકલન છે ને જઈશું તૈયાર રહો બસ અહી એટલે બધું જઈ ગયું બહાર ની કિંમત જ નહીં ને એટલે ભાઈ સંયમ રે રહેબાઢ વળત રે ને ઢોલ મારતો હોય એવું સંયમ આપણા બે અવતાર બે અવતાર આ બધા બેઠા ચિંતા ના થાય ફરી ના થાય આંદા બંધ થાય અને આપડા સાધુ અત્યારે સંસારમાં સંસાર પાર પામે એનું નામ સંસારમાં ડેરી સાથે શુક્લ હાજર થાય બે બંધ થાય શુક્લધાન હાજર થાય એ નિયમ છે આ કાળમાં શુક્લધ્યાન છે નહીં તો ત્યાં હાજર થાય તો ત્યાં હાજર થાય તો આટે જૌ બંધ થાય કોઈ પણ ઉપાય જૈન છો કે તમે કઈ ના આપડે સમજમાં ભૂલા પડેલા હોય વાંચ્યું એનો માર્ગ એટલે ભગવાન કે તમે મોકલે બીજી બીજી માર્ગે જઈ પડશે શું કે છે ગ્છ માર્ગ પર ના ચાલો શું માર્ગ પર ચાલો વિતરા માર્ગ વિતરા માર્ગ નિષ્પક્ષપાતી કોઈ પણ પક્ષપાત નો નહીં નહી પડો અમારો શબ્દ છે એવું નથી હોતું એ પુરુષોએ કઈ ગત નથી કાઢ્યો પણ પાછળ થી બધું થઈ ગયું છે હતો લોક તૈયાર કોઈ પણ રસ્તે કોઈ પણ રસ્તે ત્યાં થાય કે ટાઈમ આવે એવા હેતુથી કાઢેલો પણ કરતા કરતા ભગવાન નો માર્ગ દૂર કર્યો અને આવે કે દીક્ષા મોક્ષ ના થાય પણ દીક્ષા ભણી લે વિતરાગ ભગવાન ની દીક્ષાત ની કોઈ ચારો નહીં નઈ આપે એને દેહ ના દીક્ષા ચાલતી હોય દીક્ષા દીક્ષા ના કરે દીક્ષા વિતરાગા નિષ્ફાતી દીક્ષા ભાગવતી દીક્ષા કેવાય આવો આવો એટલે ભાગવતી દીક્ષા કેવાય છે ભાગવતી દીક્ષા ક્યારે કેવાય વિતરાગ ની દીક્ષા પી વિતરાગ ની ગતમતી રીક્ષા ના ચાલે ગતરી દીક્ષા આવો આવો ગતરી દીક્ષા ને લઈને તો આવું થયું છે વિતરાગ કલ્યાણ થશે તેરાવાસી કે અમારા ગસ્ત થી મોત થાય ટેરા પે અમાર ગી લંકા ગી કે અમાર ગી મોક્ષા એ લખ્યું છે છોડવાથી કામ આવે કપટ પણ છોડવું જોઈએ જોડે ચર્ચા થઈ એમણે એમ કયું કે અત્યારે બધા કરતા વધારે વધારે ત્યાગી દિગમ્બરો દિગંબર ના છે તો મહારાજ સાહેબે કહ્યું કે બોલો બીજા બધા માર્ગ ખરા કે અમારો દિગમ્બરી માર્ગ ખરો તમે કેવડાવો તમારી પાસે પુરાવો છે કઈ ત્યારે શાસ્ત્ર માં દેખાડી મને લગ્ગા એ મુક્ત મજ્જા તો મારી કે છે નગા એ મોક્ષ મગા અમારા સાધુ કપડા છે આત્મા ને નાગો કરવાનો કોને નાગો કરવાનો આત્માને નાગો કરશે તો મોક્ષ માર્ગ મળશે એવું હવે આત્મા નાગો છે કરાય કે આ પૂગ અને આત્મા એવી સાતા સીડી ન થઈ જાય એટલા માટે પરિસર થી દેવા જોઈએ પરિસર કઈ અને પરિસર માં રહેવાથી કઈ મોક્ષ થાય નથી પરિષય તો સાતા સીડીઓ ન થઈ જાય ને સાતા સીડીઓ થઈ રહ્યો હોય અને પછી કોઈ જગ્યાએ તાપ માં ચાલવાનું થઈ ને થયું કરે ઉભી મારે પ્રેક્ટિસ પાડી અને પછી ના એની પ્રેક્ટિસ પડે સંસારમાં પડેલી જ હોય એક મહારાજ મને એમ કેતા હતા કે આ લોકો તો ગોદરા સુઈ જાય તો ઊંઘ છે અને નીચે નથી આવતી તમે એમની ખોઈ ના કરશો તમને ગોદરામ ચેવાયેલાશ આમ તેવાઈ લાશ કરું શું કહ્યું અમને ગોધવાનું વાતચીત કરે આપડે સાહેબ પાસે જે કહ્યું અમારે વાત કરવી હોય જાણવું હોય આ જે ત્યાગ કરે છે ને એમાં ચેતન જ નથી ત્યાગ કરનારામાં ચેતન જ નથી અચેતન ત્યાગ કરે છે બે કલાક તમે હાથમાં તમને હાથમાં આપી દીધું તો સંયમ એટલે શું કરો તમારા અડાય નઈ થાય નહી શું થાય છે કેટલા સાધુઓ પામી આવી ગયા અનુભૂતિ થઈ ગઈ છે આત્માની જંજનાટી એક વખત થઈ ગયેલી છે આત્માની જંજાટી અનુભૂતિ ખરેખર આત્મા એક વખત એવો અનુભવ થયેલો એક શણવાર માટે કે શરીર નથી અને બધું બધું વિસ્તૃત થઈ ગયેલું બે ભાન બધું વિસ્તૃત થઈ ગયેલું કચાય તો જાણું આ કચ્છ નો લાભ થઈ ગયો અને વાસડા જેવા તો પછી એને શું કરવા મૂળ કચાયા ઉપર આધાર છે જો કચાઈ ગયા અને કંટ્રોલેબલ થયા પોતાના આત્મા કંટ્રોલ કરી શકે એ શંકી હતી અને કસાય રહી જાય જ્ઞાન શબ્દ માને છે અનુભવ માં ક્યારે આવે અનુભવ મારા તમારે અક્કલ નથી એમ કે ઉપર છે એ જો કચારી નથી લાખ અવતાર સાધુ કોણ કરવાનું કેવી કચાય ના પક્ષ માં પાસ માં છે કચાઈ ના હાથમાં છે બંધાયેલા છે કચાય છે જે કચાય બંધ છે કે? છે કસાય થવું મહાવીર નો મા અને કસાય ની પોષણ થવું આવો અને સારું પણ કરો કચાય હંકાર વધાર હારું કરો હારું કરો હારું કરો હંકાર વધારવો એ કચાય પોષણ કે બીજી કઈ વાતચીત કરજો અમારે એટલું કે કથાયો જો અભાવ થઈ જાય તો મળે નઈ આ કથાય નો ભાવ થવા માટે જ્ઞાન કેવી દ્રષ્ટિ બૌદ્ધિક તરફ દ્રષ્ટિ છે મુખ થાય આત્મા ની સન્મુખ દ્રષ્ટિ થાય તમારે એવું છે મિલકત નહી બધું કશું તમને આવશે કશાય થાય છે ના ના બાકી જ નહીપૂર્ણ પામી ગયો બે દિવસે ચાલુ થઇ ગયું છે ત્યાં ગુરુ ની આવું ના થાય જીવ ને દક પ્રકાર ની લાગણીઓ બધું થયા કરે ને તો એ તો નભાઈ નઈ એ પણ જીવ છે એટલે દરેક પ્રકારની લાગણીઓ થાય થયા કરે આવી બધી લાગણીઓ થયા કરે ઓટોમેટિક બાકી નહી પ્રતિક્રમણ કરે છે જેના થી એ દોષ નાશ થઈ જાય એમ નામ પ્રતિકોણ આ તો બધું એક જાત ની ક્રિયાઓ બોલ બોલ કર્યા કરે માતૃત પ્રતિકો આપણા માતૃભાષાનું પ્રતિકોળ બોલ્યો ને એ તો એક જાત ની જડ ક્રિયા કરે શું કરે છે આપડો તો એનો ઇફેક્ટ નથી કે આપણે શું કરે તો ના હું નથી જવાનું અમે પણ શો કેવાળા એમ કોઈ બોલી નાખી ટેમ્પરી આપણે ના મળે એવું થઈ જાય કોઈ મુનિ હોય તો બહાર કઈ બહાર જતા હોય કામ માટે કહીએ છો તો એમ પેલા એમ કે તમે એમને કેવા કોણ છો ગોતરી લાવવાનું જો એની ભૂલ નથી લાવતો તમારી ભૂલ છે ગુસ્સો આવનાબળી કેમ આવ્યો કેમ એ નબળા કેવાય પેલો નબળો ના કહેવાય ગોત્રી નથી લાવતો એ નબળો ના કે નબળા કહેવાય કેમ નબળા ત્યારે કે એમનો ઉદયકર્મ એવો કે બોલે છે પેલો ના કેવાનો છે એ ઉદયકર્મ છે એટલે તમારા તમારા ઉદયકરનો થોડો ગુસ્સો ના આવે તો ના આવે ઉદયકર ઉદયકર મારા ઉદયકર નો દોષ છે એનો દોષ નથી તમારો ગુસ્ ના જ કારણ કે એનો દોષ નથી ઉદયકર્મ આપડે ઉદયકર્મ છે આપડે ઉદયકર્મ સારા આવે ઉદય કરવો હોય સારા હોય તો સારું બોલે બીજા કાગ આપડા યોગી ની વાત પછી પાંચ આપણું આવી રીતે આ પાંચ પેઢી થઈ ક્રાંતિકારી ક્રાંતિકારી ડેમોક્રેટિક માર્ગ છે અરે ક્રાંતિકારી માર્ગ છે આખો પ્રગટ માર્ગ ખુલ્લો થાય સારું ભાવના ખરેખર જેવી મારા કામ એવું થાય છે બઉ મારા ફેરું છું મારા પણ તમે કૃષ્ણ ભગવાન ઓછા માટે તમે પ્રગટ ને ભજો હું છું તો પ્રગટ ને ભજો એટલે પ્રગટ ભગવાન હોય પ્રગટ ગુરુ આપી દેખવાન જેટલું હોય દેવ ને દેર એટલે મંગળ ફેલા જ છે માટે અમારી પાસે આવે એમ પૂછી દીધું ભાઈ કે મારા તને કોની શરી થોડા મારા પેવું હતું અમને કૃષ્ણ ભગવાન અને જોતા છે મહારાજ ની મુખ્યુદ્રા એવી હતી 500 આચાર્યો હમા થયા ઝઘડા કર્યા મારા બાઠ્યા નહીં મહારાજ ભાઈ ગયા વરસાદ માં વરસાદ ભરસાદ બહુ ભારે મોટા મોટા માર્ગે ચહેલા બધા સત્સંગી બનાવે સુસંગી ને સત્સંગી બનાવે ભગવાન ગયા છે પછી બ્રાહ્મણે કહ્યું બ્રાહ્મણે કહ્યું કે એમ કે સંગ્રહ જયારે જઈએ તો પાળાને મુખે વેદ બોલાવ્યા તો કે તમે બોલાવો ત્યારે ભગવાને કહ્યું કે આપડે વેદ તો પવિત્ર કહેવાય પાળાને મુખ્ય ના બોલાવીએ પણ કોઈ મુગો બ્રાહ્મણ લાવો ને મુગો બ્રાહ્મણ જે બોલતો જ નતો એને લાવેલા અને એના મુખેલા ભાષા સમજયા કદાચ આપે છે મેડમ વડા થાય ઝઘડા થાય મતભેદ પડે શું કરશો અહિયાં આગળ દીકરા જમવાનું પીયા મળે દીકરી લીધી કામ કરવું છે શું કામ કરવા માટે દીકરી લીધી એકાંતિક સ્થિતિ પ્રાપ્ત કરવા હા બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી શુદ્ધ થવું અને બીજા જેટલું કઈ આપણા થઈ શકે એટલું બધા મદદરૂપ થવું લોકો ના જીવવાનું હા એ જ છે સંત પુરુષ કોણ ને એનો કેવાય પોતાના માટે ન જીવતો કેવાય પારકા માટે જીએ એ નમસંત પારકા હાર્મ હા બ્રાહ્મણ હવે તો બ્રહ્મ છે જ્ઞાતિ બધી નીકળી ગઈ મૂળી હતા પૂર્વાષ્ટ્ર માં તો એમનો આપણે આપડે લાઈ નાઈ ના ભેગું કરે બધા ભેગું કરે ને ખાવાનું જીધું ભેગું કરે જે કઈ જમવાનું હોય સારું રસોઈ હોય એ પથ્થર માં બધું ભેગું કરે ને જમવાનું ભેગી મારે જીધું ખાતા ના પથ્થર માં જમતા પણ પેલા જરૂર નથી વર્ષો થી સ્વાસ્થ્ય વખત થી છે બહુ જૂના છે ભગવાન ના દર્શન કરવા માટે ધીમું કરતા તેને ધર્મુખ કરવું કોઈ પણ ધર્મ તમે જે ધર્મ સ્થિર થયેલો હોય પણ સ્થિર ના થયેલું હોય તમે જે ધર્મ થી કોઈ પણ ધર્મ થી કોઈ પણ વિચારશી થી રાત ને ધર્મ સ્વરૂપ થવાનું તી હોય તો આપડે લઈ પાડે કોઈ જતી નહો એટલે પ્રેમ હોય જ્યાં કઈ પ્રેમ હોય તો જઈએ આજે <laughs> <laughs> ભગવાન નું સ્વરૂપ છે એવી પ્રતિ રીતે દાદા ના ચિંતા જયકાર બોલ ને પોતાની સાથે આપનો પાપી દેવો છે જ્યાં સુધી આપનો પાપી દેવ છે દાદા ભગવાન રહેશે પણ મુક્ષો નું શું થશે હું મુક્ષણ કશું ને મુક્ષણ થયા મોક્ષ નો માર્ગ આપેલો છે ચારી પટે છે એને મોક્ષ માર્ગ આપ્યો છે ગેરંટી આપી થઈ તમારે મોક્ષ જવાના અહીં થઈ જવો છે અહીં તમારે જો ચિંતા થાય તો પાસે દાવો મારજો એક બેઠક થાય ગુરુ પરંપરા છે અમારું કેવાનું શું છે મારું પ્રથમ તાત્પર્ય કે આપણા પછી કોઈ ગુરુ પરંપરા આમ રહેશે ખરી ના અમારી હા માર્ગ એવો નથી કે આગળ માર્ગ ચાલે એની પાસે કોઈ દિવસ પ્રગટ થઈ જાય તો ચાલુ થઇ જાય કેમ ના કરી શકે એ તો એના શક્તિ પ્રગટ થઈ જાય છે ને બધા દરેક પોતે અત્યારથી બધા છે ને દરેક દરેક માર્ગો વાળા એ નીકળ્યા છે શું વેપાર હતો બધો ઉડી ગયો જગત નું કલ્યાણ થાય એવું ભાવ છે તમારી ભાવના સુંદર છે તો અત્યારે તમારી બેઠા છે કેમ કઈ લોકો કઈ હિત થાય એવી ભાવના છે પરિણવાનું ના મળી બધા લોકો બી કોઈ પૂછી વાત પૂછ્યું આપડે એક ના એક જ છીએ લાગે છે ત્યાં જુદું હોય રાજી કોના ભાઈ મોડું પડી ગયેલું વિનય ઉપર નીચે બે ની કિંમત નથી વિનય વિનય એટલે અમે એવું કઈ છે અમારે ત્યાં કાયદો નથી કોઈ જાત નો કારણ કે કાયદો છો કયો કાયદો છે પરમ વિનય હતો પરમ વિનય પરમ વિનય તમારા પગ ની પગજા કોઈ પગ આવ્યો અત્યારે પરમ વિનય પરમ વિનય થી ભોગ એવું આપડે તો અલગ છે આ કોક ને મારે માર ખાના એમ નાખી ભૂલ છે કોની ભૂલ લાગે ભોગવે ભોગવ તમને ગાળ દે બે ગાળ લેનારો અને ગાળ ખાનારો થાય છે એવું ન્યાય થયું તમે ગગત કરીએ છીએ ગકડાટ થવાની જરૂર જ નથી સાતું ના સમજે ત્યાં ગકડાટ નથી જ્યાં જ્ઞાન નથી ત્યાં કકડા હોય તો મારું વાંચ્યું હા ભાઈ ભોગવાની ભૂલ નામ થાય ત્યાં દાદા ભોગવાની ભૂલ ને ભૂલ તો મારી હશે મને કદાચ દેખાતી નથી આગળ વાત પણ ભૂલ મારી નાખે ભૂલ ના લાગે ને બ્રહ્મ સ્વરૂપ નું પ્રસિદ્ધિ છીએ આવેલા દારૂ કોઈ પડે તો આક્રમણ થાય તમને સંસારી અસર થાય એમાં ભ્રમ સ્વરૂપ હાલ પછી ભ્રમ સ્વરૂપ લખવાનું બધા છે ભગવાન ઢગડા થી ભ્રમ સ્વરૂપ થવાનું નથી ભ્રહ સ્વરૂપ તો ગુણો થી થવાય છે દોડો મારે ગાળો પડે એમ તો કરી મારા માં બધે દાદા આમ પગડ થાય તો હાથ ને મારું બે આપે ધ્યાન મળે હું એવી રીતે થવાનું ભ્રમ પેલા તો દેહાજા શુભાક્રમ અહીંયા આવ્યો ત્યાં ત્યાગી નો દેહાજિયા અનામી નામ ગણાય અનામી ધર્મ સ્વરૂપા નામી છે અને નામ પર આપડે કહીએ પણ થવો જોઈએ તો કામ નું છે સંયમ વધતો હોય તો કામ નું છે સંયમ ઘટતો હોય તો કામ નું એ તો દુકાનદાર આવી જશે સંયમ બધા દુકાનદાર હા ટ્રેન બધો છે આજ્ઞા પ્રમાણે જ કરે ને એમ બીજા મારે તો રેખ આવ બીજા મારે તાંદ આવે જાતે બીજા મારે તો ખુબ આનંદ આવે બીજા થોડો આનંદ રહે આનંદ આવે આશીર્વાદ આપીએ છીએ વ્યવહાર માં ક્યારેક પ્રસંગ થાય અને સ્થિરતા રે તો બરાબર કેવાય તો આજ્ઞા કાકા છે આ જૈન છે શું કરતા અહિયાં આવ્યા છો બસો દિવસ હે એ તો બહુ ઉકળી ગયો છે એનું વંદન થઈ શકે એવું નથી બધા બધા પકડો હા તો એ કરે આપણી